ગુનો તો છે પણ મોટા થવા માં મજા આવે છે ને મમ્મી આવો મમ્મી આપડે જોવા જઈએ તો આખાને ફરફરે આધાર એમ જો બધી આટલા વખતમાં જે આટલા વખત ફર પડ્યો અને અનંત અવકારનુંન્દારુ ના ના પોતાને પોતાને સમજાય છે પોતાની ભૂલો આમ પ્રેક્ષિયાગર આપે બોલી સકી આમ કુઆગર ન બોલે ને આ એક નામ લીદે ને છતાં જ્ઞાન ના પ્રાણી સંકરે નિયત ન બોલે આવો આવો માચે હમ સાતું માહિને હે સાપી છોમેને પોતે સાચું કે બાપાનું ન હું પોતે મને સાચું છે ને બાપા હા તો બસ ધ્યાન દ્વારા નહીં જ્ઞાન થી જાણવાનું ધ્યાન કરેલી સ્થિતિ તો ઉતરે છે ધ્યાન કરે ને તરત ઉતરે છે આત્માને ધ્યાન કરવા તો થતું જ નથી આત્મા જો પોતે ધ્યાન કરવા થતું નથી દાદા જ્યારે બહુ ઉમર તો આ દાદા આજે કે દીકરાને આજે બોલુ દેવાનું એટલે ભારણો થઈ ગઈ કોઈ દિવસનું વધારે જ્યારે ભાર ના કે છે ને સર જોયા નક્કી કરે સહન થઈ શકે નઈ માણસ ના આજના માણસાર્મા શુદ્ધાત્મા સિદ્ધાત્મા શુદ્ધાત્મા એવું કર્યા કરો ને ગયા કરો બસ પછી સહન કરવાના ઘરે કામ સારું થઈ જશે એ સફળ થશે સહન કરવા ડ્રોઈંગ કરેલા વાંક નું નથી હોતું એટલે ભોગવે એની ભૂલ કોને ભોગવું પડે છે એની ભૂલ છે અત્યારે ખબર પડે છે અવળે નાળે તંગરી છે કે મને નાળા باندې તો સારી નીકળાય છે. માં તો કાઈ કરતા હું જાણું છું. તુમે પણ કાં તો ઉતાઈ જાય છે. મારે તો એ જલી કહી દીધી. કોઈ જો કોઈના પ્રતિદંખ નહીં. તો સારી વાત ભૂલે જ નહીં ને એટલે મને દંખ રહેતી કોના પ્રતિદંખ. હવે બધે એવું બાદ કદી કરતો હોય આપડે શું એનું ઘર ના પડે જેમ પામ કેવું ઢેરી પાડી પાર મત આ સુતા કહેવી પાર સમજી જાય છે જ્ઞાન મધુરાએ એવું કહેતા હતા ગુરુ બાબાએ તો એવું કહેતા હતા કે તાર દેહ ગોબાવે ભાઈ હું જાવું તો ગાડી તો દેયા સુધી આપડે જ્ઞાન મધુરાએ એવું કહેતા હતા કે તાર દેહ ગોબાવે ભાઈ ના સુદા ગોરી મિતતા નમો અરિહંતાણ નમો સિદ્ધા દેજ રે બસ જુદી આ સદમ જુદી જે છે ધા તે હે જગત માં મુશ્કેલ છે તેથી કહીને દુર્લભ દુર્લભ દુર્લભ વખ હતી એનો માર્ગ મળે નહીં મોક્ષ નો માર્ગ મળે ત્યારે બીજા પચવનારા હોય હેરાન કરનારા હોય હેરાન કરનાર માં શું થવું ને આપડે ખાવા પીવા નડતું નથી લુપરા લડતા નથી હું ઘણ કશું નડતું નથી આ ગ્રહસ્થ પણ એટલું જ નડે છે એમને ગ્રહસ્થ પણ નિદાન કરીને કરવાની બંધ રાખીનો એને કામ થઈ જાય ગ્રહસ્થ પણ એથી ભગવાન આ એક મુખ્ય કારણ નરેથી બધા સંસાર ઉભો ગયો જે સિદ્ધાર્થમાં મન બહુ મળે કોઈ ત્યારે ભૂલ થતું નથી છે રી થઈ જાય આપડે ના થઈ આપડે ગુરધર્મ છે પોતામાં મનમાં ધર્મ બજાવે અંત વિરોધામાં શીખું ઘડીમાં ઘડીમાં ઘડીમાં વિચાર લાવી હું ના એ બધી જાત ના મળી એના બધી જાતના બધા રંગ ફૂરેલા છે એક જાત નો રંગ નથી ત્યાં પાયણા પાયણ આવ્યા હતા ના એ તો હું મને પાક છે એવું પહેણાંટાર હતું શું કરે એનું મને હિંમત નથી આના હોય હેરાન કર્મા પ્રાપ્ત કરાપ્ત શુદ્ધાર્થમાં ના પ્રાપ્ત કર્યો બહુ હેરાન કરે ના ગમે જુદો પડે મારે કરે મને જુદો પડે એટલે અહંકાર સુધો પડે કે આમાંથી પડે ના ગમે એટલે જુદો પડે અને બસ આ મમ્મી જોડે વ્યાર ભાવે આ અહંકાર કરે હળગનારો હોય તે લાકડા હે આત્મા હળગવાનો લાકડા હવે આત્મા હળગે એને થતો અહી ભક્તિ નો જ આધાર લીધો હતો વધારે લીધો નથી કવિતા કરતી કોઈ બદલતું નથી કેટલાક મત કલાક કલાક વિચારવા જે પેલી માટી બમણતી ગમણા જ કરે આપડે ઉડામ્યા જ કરે એવું મન એ આપડે શું બનશે આપડે કે આપડે મનમાં બોલીએ રે તો એ પછી બોલતું બન કે બોલતું મન કહે છે એકદમ જોશ થી બોલીએ ને બોલે વારવા તો જાય પણ ઘરે બોલતું બંધી શું માગ વગર ચાલે એવું નથી કાઢત ગાડી ગયો પછી આમ કરી ગાડી આવી જતી જીતા એવું છે કે કૃષ્ણ ભગવાન ને ઘણી ગેર જોયું છે પણ મારી એટલે કલાક થઈ ગયા હરણ થયેલ એટલે કૃષ્ણ ભગવાન એટલે આ જગત આપણા ધાર્યા પ્રમાણ થાય નહિ એના કરતા આપણે કેટલા જોયા કરું આ જગત આપડા ધાર્યા પ્રમાણ કોઈ થાય નહીં થવા એવું કરવા છે તો માર ફે ને આરામ થઈ જવાનું આપતા બહુ આ તો સંસાર સ્વભાવ છે આ પુરુષ સગો નથી સગડો સગો નથી વાયુ સગવડ નથી સંસાર નો સ્વભાવ કેવું છે જ્ઞાન જો લીધું હોય ને એમ સીધું મોક્ષ જવાનું હોય તો ગ્રહસ્ત પણ જોઈ દેવું પડે એવું જેવું ન એ તો લાખો અવસાર ટેસ્ટ કરી બીજી બાજુ આ તો રાગ જવાનું જે ગુણામ ધારો ગુણામ રાગમાં સ્વીકાર જે ગુણામ ધારો તમે કહે એમને એ ગુણામ કારી દીધે રાગ સ્વતંત્ર પણ સ્વતંત્ર પણ સ્વતંત્ર પણ સ્વતંત્ર થયા બીજે બીજાનો દાવો ઉભો રહ્યો મેલી નહિ કેસ વાળો નહી કોઈ દેખાય હોય એના કરતા ભગવાન બે જો કરો હવે જ્ઞાની માણસ ભરવાના જ નથી આ ક્ષેત્ર જ્ઞાની રહી કરી દેવાનું એટલે જ્ઞાની બાની વાત કેવી નહીં એટલે વિષમકા એટલે દેવ ભગી ને ક્યાં ગઈ પણ ફરી મનુષ્ય મળે બઉ સારું એટલું બધું સ્વયં કરે સં નામ જ દુષ્મકા મોક્ષે જવાની હાલત કેવી સપોરી થાય પછી મારે પાસ થવું જ છે તો મને પાસ કરવા માટે હું અભ્યાસ પણ બધું કરું છું તો મને જો ગુરુ નથી મળતા તો પછી કેવી રીતે થશે અત્યારે ઉઠાવાય નથી ત્યાં બોલાતા નથી મહાપુલ જાણો ત્યારે ગતિ ભય છે એમ જાણો ધર્મ ધ્યાન સરસ હોય તો તે ગતિ મળે જો ભૂલે છે કે બંધી હોય ને તો ચલો ભાઈ પાકલી હોય મારું પાસું આળ મારું મન તને બહુ દુખ દે ભલે દુઃખ દે પણ મારું મન એટલું બધું મન વાલું છે મારું મન વાલું ચાલુ ક્યાં કરો બીજાનું કહી રહ્યા હતા બીજાનું બીજાનું મને આવ્યું બધા પણ લાગે પાપ ની જરૂરિયાત મને સારું છે દેવગતિ માં જાય એવા છે ને હજી છે ખરું પણ કાળ થોડા વખત આવશે ત્યારે કારોબાર આવશે એકદમ કાળ નખામાં નથી આ પણ મહાદુઃખે કરીને અનવાનું જે કાઢે છે મહાદુઃખ હું પણ તરત જ આવીને ઉભું રહે છે એ હું પણ તરત આવીને ઉભું રહે છે એ ન ચોટી હોય તો ચોંટાવીને બેઠા દઈએ હા એટલે એવું નથી કેતો કે ヒポクラティ બતાવવા માટે એમ તારો શું ન બોલું કે તાર હું ચૂપ બેઠી છું પણ અંદરથી તો કેટલી આપી દીધી હોય અંદરથી થઈ હોય ને જે ગઈ આમ દેલ ગતિને ખાય તો બોધન નથી કરતું તરત ને બહાર જે અને ગા લાગી ગયો સરોજન કરે તો મા મા ગા લાગી ગઈ થઈ પડ્યા હા અમારે એટલે પોતાને એકલા લજુક થઈ પોતાને એકલા લજુક થઈ અમારું ગુસ્さい નઈ પડ્યા તો કુતરા દુશ્મન હોય દુઃખ દેવાની ઈચ્છા ના હોય નમતર મજા ઈચ્છા ના હોય નથી બની ગયો આપણી ઈચ્છા નથી આપડી ઈચ્છા નથી અને મારવાની બંધુક બઉ સર છે બાદી સત્તામાં આગાલીએ તો વધ જઈએ આપીએ તો ઘટ જઈએ તો ભગવાન ભક્ત માણું દર્શન ના નહી તો સંગીત રે નહી આ દાયક સંગીત છે એટલે નિરંતર લખશે લક્ષું કે નહી આ દાયક સંગીત છે બહારનું ઘણું સ્થાન છે પણ આ તો રસ્તે જોતા મળ્યું અને કર્મ ખપાયા વગર છે શું છે રસ્તેથી જોવું એ જ શુદ્ધ ઉપયોગ એ પુણ્યા શાળાનો સામાય કે એક કલાક જ લેવા જાઓ ને તો જોતા જોતા જાઓ અને શાક કેમ કહેવાય એના માટે આપણે શુદ્ધાર્થમાં જુઓ પણ કહેવાય ભસે આપડે બસે એટલે શું કે કઈ આપણે બિસ્કીટ લઈને આવતા હોય તો એમે તોડીયા બિસ્કીટ નાખ્યાલ હોય પછી આપી દીધું એટલે સંભાળ નિકાલ કરો એટલે માણસ આવ્યો ના ફાવતું હોય ને આપડી જોડે એના મનમાં શંકાઓ પડ્યા કરતી શ્રદ્ધા કઈ કારણ છે કારણ કે આપડી કોઈ શ્રદ્ધા રહે આપડે ખોટું ના કર્યું હોય કે કર્યું હોય કે ના કર્યું હોય તો એ પણ એ કઈક આગળ નો હિસાબ છે શું એટલે આપણે કહ્યું આ કંઈ ભૂલ થઈ હશે તેથી તું આ તારું દુઃખ થાય તને દુઃખ થાય છે માટે મારી ભૂલ હશે ખરી અને મારી એટલે આપણે સંભાળ નિકાલ કરવો પડે ના કરવા પડે કાકા આપણે કઈ આ જિંદગીમાં મેં તારું કશું બગાડ્યું નથી અરે પણ આ જિંદગી તારું બગાડ્યું ગઈ હતાનું બગાડ્યું છે તો જ એને દુઃખ થાય ને તો કઈ દુઃખ થાય ખરું કઈ સમજીને ફલ છે અને કેટલાક ને ફાઇલ મોટી બધું લઈ જ આ કઈ કુદરત આ ગેરકાયદેસર નથી કહ્યું કોઈ ગેરકાયદેસર તો કીડી ચટકો ના મારી શકે ચટકો મારી શકે નહીં એટલું બધું કાયદેસર જગત છે અને જે ચટકો મારશે તમારો હિસાબ છે જગત બિલકુલ ગેરકાયદેસર ને બિલકુલ કાયદેસર કયું તથા ન્યાય જરૂર નથી દેખાવ માં ન્યાય ના હોય આ પાંચ સ્વરૂપ ના લાગે દુકાળ પર હતા કે સિંહ આ અન્યાય કરી રહ્યો છે બધું છે ન્યાય સ્વરૂપ અન્યાય સ્વરૂપ લાગે છે રૂબો પણ આવે છે એમના હિસાબ આ વ્યવસ્થિત સમજા વ્યવસ્થિત છે આપડે તો આપડે વ્યવસ્થિત હાથું કે આપણે ત્યાં આગળ જોવા જેવું જવા જોઈએ એટલે હાલ એને કઈ હાથ ધરવો હોય તો હાથ ધરી પણ બીજું બધું દિવસથી બીજું બધું આપણે જોવાનું જરૂર જે આપણામાં તાબામાં નથી એ વ્યવસ્થિતના તાબામાં છે કોના તાબામાં જે આપણા તાબામાં નથી એ વ્યવસ્થિત એનું આપણે એના તાબાની વાત આપણાથી ચિત્ર પણ ના કરી શકાય કે શું થઈ જશે તૂટી જશે એક રહેશે એક છૂટી જશે સંકલ્પિત કરવા આપણે કરવાના ના હોય એ તો વ્યવસ્થિત તાપે છે આપણે આપણું કાર્ય કરી દેવાનું શું કરવાનું તમે ના કરો ની તો કરાવડે શું લગા ખોલા આપણે આ જમણા હાથે જમતા હોય અને ડાક્ટરે કહ્યું કે આ જમણા હાથે દાણા દાણા જમતો નહીં નહીં તો તરફોડ તો એ ભૂલી જાય એને પાછામાં હાથ જઈએ કારણ કે સેવ પડેલી છે અત્યાર છે એટલે થોડો વખત ઉપયોગ રાખીને પછી ડાબે હાથે ઉપયોગ કરવો પડે એવી રીતે આપણે આ સુધાર્થમાં જોવાનો ઉપયોગ કરવો પડે તમે તમે ચોપડા લખતા હોય ના કે તારા એકસો પાંચ એટલે હું જમે કમે કરીએ જમે કરતા પેલા ને એના સિદ્ધાર્થમાં જોઈ અને ભાઈ જોઈ અને પછી ચોકડ આપણે કહ્યું કરવા નથી કોઈ કરવાના દર્શન કરવા દેવાસ કરવો ના કરવો પડે આજ્ઞા છે આજ્ઞા પાંચ આજ્ઞા આ પાંચ આજ્ઞા નિરંતર સમાધિ રાખે એવી છે નિરંતર સમાધિ રાખે એ છે પણ પ્રાર્થના આમાં રહીએ રહેવા માટે પેલો અભ્યાસ કરવો પડે પેલો પથિ મારે સહજ થઈ જાય લીધું હા તો થઈ ગયું છે પણ હજુ વધારે પૂરેપૂરું સુંદર કરે આપડે અત્યારથી કરી લીધું ભાઈ તમે જગ્યા ફોર્મી પડે તે આપણને અત્યારે પડે પાછું વધારે પડે અને આ ઉપયોગ આજ્ઞા આપી છે એટલે ઉપયોગ એ આજ્ઞા પાડી એ તો મુખ્ય ધર્મથી એ થાય બધું કોઈ ધર્મ નથી આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ્રમિક માર્ગમાં તીર્થંકરોની આજ્ઞા પાડવાની હતી આ અક્રમ માર્ગમાં જ્ઞાનીની આજ્ઞા પાડવાની છે અને એ પાંચ બધું આખું તમામ સંસ્થાનું સ્વરૂપ આવી જાય છે હિસાબ કહેલો જ આ બધું સ્વરૂપ જ આવી જાય છે આપણે ફાઇલ નો પણ નિકાલ કરવાનો આ દે હે ફાઈલ તમારી જાણવાની કે ભૂલ થઈ ગઈ સમજ ને અતિક્રમણ થયું હોય કોઈ જત્યે અતિક્રમણ અમાન દુઃખ થઈ જાય એવું થઈ ગયું બને તારે તેલ ઘટે તમારે કાકા નું નામ શું ભૂલી ગયું મળી મળી ગયું માહિત તમારું મોટા નામ મળી ગયું હતું મને યાદ રે એવું છે ભૂલી ગયું આપણે ભૂલી ગયું ગોઠવી લીધું એટલે પછી આપણે પાડોશી છે ને કેવું પડે ને તમે એની જવાબદારી આપડે માટે છે એટલે આપડે મળી ભાઈ ને કેવું કે અતિક્રમણ કર્યો તો એનો વાંધો નથી એમને પણ એનો પ્રતિક્રમણ કરી દો ભાઈ શું શરીર છે બેધારી છે અને વ્યવહારિક સંયમ નથી વ્યવહારિક સંયમ એટલે આપડે સંસારમાં રહેવાનું રહેવાનું છે પછી ફાઇલો બધી ઉભી છે બધી અને કર્મ ખતા અતિક્રમણ થ ના હોય સૌ જોસમા થી ઓળંગી બારમા આવે પ્રતિક જ ના હોય લક્ષ બેઠે હું શું કાયમી જાય ના મારે જે દુઃખ થયું એનો નિવેદલા કેટલું આપણે એવું કહેવાયું ભાઈ જરા બે માતા બોલે શું ગ્રમ એનું મન વાબળે ચડે ના ચડે આ તમારું ચંદ્ર ગામ છે એ તો અમને જ્ઞાન આપ્યા પછી જ્ઞાન આપ્યા પછી કયું હોય મન તો આબળે થઈ જાય ના બોલે ના પડે સીતાજી છે એટલે ના બોલાય પણ મનમાં જળ માટે લાયક થયો ખુલ્લા મન એકદમ પારદર્શ ને અમારે કરેલો કરેલો હોય મારી જરૂરિયાત તમે ઉઠી જાવ ના ઉઠી જાઓ એટલે આપણે હમસીને આપણે કઈ ધુમા ધુમા કરે છે પણ અમથો ભાઈ ધુમા તો નાનું છોકરું છે અમસું ના ગુમાવે કઈક આપણે એના એને એની કઈ આશા ના થઈ હોય ને તો ધુમાયા તો કિલોલ કર્યા કરે માટે આપણે એની સમજવું જોઈએ જેટલા છે બધું આપણી ભાઈલો છે નઈ અમુક છે પણ આમ રૂપડું કઈ જાયે એટલે સંભાળ નિકાલ કરવા માં જબરદારી તો ખરી ને અતિક્રમણ કરું છે શું કહું આવું બોલથી કઈ જાઉં તો આપડે એનું પ્રતિક્રમણ કરી દઉં માટીના હે માટી બેને મા કરી વાત વડાપ્રધાન થઈ જાય શું કઈ શું અવસ્થા બધા શું વાર્તા પુણે ગઈ થઈ તો એ બધા પુણે ઉડી ગઈ નવરાત્રી નો ઉપયોગ કેમ કરવો તે જાણવું છે દાદા ની લીધી બહાર પછી કશું ધીવરૂ કતરી ગયું તો ભગવાને ભાવ પૂજા કરવાની કહે શું કર્યું ભાવ પૂજા ભાવ દયા કરવાની ગઈ હતી લોકો દ્રવ્ય દયા પડે માટે બધું આપણું ભાવ માં હોય દ્રવ્ય માં ના હોય કારણ દ્રવ્ય તો વસરાય દીધું દાદા પાસે મન વચન ને મણી લાગના મીમાયા સરવાર ચિંતિત માત્ર દુઃખ નોતેર સાદા દર્શને આ સંકેત થયું હોય ને આ ઉત્સમ સંકેત થયું થોડી વાર પછી સમજાય ને દરેક ને બધા ને આ ઉત્સમ સંકેત એટલે સાન છોડી જાય ફરી પાછું હોય છીએ બાર જાય આવે સમજાય ને એટલે પછી ગાઢ થાય ને ગાઢ ગાર થોડી દે પણ ત્યાર પછી બે ત્રણ મહિને આવી જાય બે ત્રણ મહિને આવી જાય થોડી જાય ખરું અને અવગાર પરમાવગાર એટલે જ અવગાઢ પરમાવ સંકેત એટલે કેવું કે પરમ અવગાળ વિખ્યાત એવું હોય સ્થાન છોડે નહિ વિખ્યાત સ્થાન છોડે નહિ આ લોકો સ્થાન છૂટી જાય વિદ્યાર્થી સ્થાન છૂટી જાય ને મિત્રમાં પછી જાય પછી જાય ને પણ આ જેમણુગઢ થયું હોય ને વિદ્યાર્થી એમ સ્થાન ના છોડે આપડે એટલે સ્વર્ગ પર તહેવાર ને પરમા ઘર વિદ્યા સ્થાન છોડે આમ થાય તેમ થાય વિચારો બદલાય પણ કામ થોડે પર મનુષ્ય લાયક ના રહે મનુષ્ય મુસલમાનો કોઈ પકડે કોઈ દુનિયામાં આવું પકડે નહી બધા નીકળે આ કઈ દેખા કે ત્યાર પછી આ લેર છે આજ તો આજ તો બે થાતે કમી તો પાછે મૂળ તેના આરવ જેની ઘરી રહ્યા છે અને અંતક નહીં કે ના અનંત કે અનંત અંતર એ ડેવલપ થઈ ગયો એમ દવાને મધ્યંત દેલરથી સંકિર્ણ દેલરથી મધ્યંત દેલરથી તમે સાંખે અને કપના જો ગતિ ને જવા માટે મળે છે તેના માટે ઉપર ચડે છે આ બાજુ પરથી ઊંચી ગતિ માં જાય આ બાજુ થાય અને જ્ઞાન ની મદદ નો પડી બીજા પપ્પા ના અધોગતિ એટલી બધી ભારે નો દિવસ અધોગતિ વધારે જૈન ઉદ્યોગ અધિકારી કેમ માં ધન્યો હતો અધોગતિ ગુજરાત માટે તેમજ નહી બધી જતી બધી જ કળાઓ જે આચાર્ય કરે તારે બધી જઈ બીજા લોકો તો આવડે નહિ બધી જઈને પચી શુખે આ લોકો મોટા લોકો પણ આ બધું કલું બધું કારણ કે આગળ રસ્તો ના મળે હવળા કરે તો ભયંકર શક્તિ છે હવળું મળે તો અવડું યાળી કઈ આ જે છે ને આગાહી જે છે છે લોકો અક્ષલ કીધું ના આપણે ગુરુ થઈ ગયા નથી